अरे वाह गया छू, बुता कहना वहा भाई आज तो सुराही बेन आया दृष्टि हिरल हो हो बेसो बेसो बेसो आज हूं तमने ધીરુ બેન ની એક વાર્તા કહેવાનો છું ખાસ કીધી બતકનું બચ્ચું એક બતકનું બચ્ચું હતું એની માં કે ચાલ તને તરતા શીખવું બચ્ચુ કે નાય કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહીં તરું નીચે લઈ ગઈ નદી તો મોટી હતી બહુ મોટી એમાં તો મોટા મોટા વહાણો તરતા હતા હોડીઓ તરતી હતી નદીના પાણીમાં કાચબા હતા મગરમ છતા નાની નાની માછલીઓ હતી મોટી મોટી માછલીઓ હતી બથકે એના બચ્ચાને કહ્યું ચાલ નદીમાં નાહિયે ચાલ ચાલ નદીમાં તરીએ બચ્ચાએ કહ્યું નાય કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ ઊંહ હું તો નહીં ના બતક તો એને તળાવના કાંઠે લઈ ગયો તળાવ ગોળ મોટું હતું એમાં કમળના ફૂલ હતા શિંગોડાના વેલા હતા માછલીઓ હતી કાચબા હતા બતકે એના બચ્ચાને કહ્યું ચાલ તળાવમાં નાહિયે ચાલ તળાવમાં તરીએ બચ્ચું કે ના ભાઈ ના ના કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહીં પડું હું તો નહીં તરું હવે બતક એને ખાબોચિયા પાસે લઈ ગઈ સાવ નાનું ખાબોચી હો થોડું કમથું પાણી बहु जाजू नहीं खूब बदव का फरे अड़सिया पानी में फरे दतक के चाल अपने खाबोचे में नही है चाल खाबोचे एम तरीय बच्चू के नरे को तो नहीं तर અને ભાઈ એની માં બતક તો બહુ મૂંજાઈ ગયો બતકનું બચ્ચું તરે નહીં તે કેવી રીતે ચાલે મરઘીના બચ્ચા ચાલે ને ચકલીના બચ્ચા ઉડે પણ બતકના બચ્ચા તો તરે જ ને આ બચ્ચું કે છે હું તો નહીં ના હું તો નહીં તરું આ વળી કેવો ગોટાળો પછી તો બતક એના બચ્ચાને એક કુવા જેવી વાવ હતી ને હા એની આગળ લઈ ગઈ અને એ વાવ તો ખૂબ ઊંડી હતી હોવમાં પગથિયા હોય હે ને અંધારી અંધારી હતી અંદર પાણી હતું બીજું શું હતું તે દેખાતું નતું બોલો બતક કે ચાલ આપણે કુવામાં નાઈએ કુવાના પાણીની અંદર તરીએ બચ્ચું કે નાય કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ હું તો નહીં નાઉ હું તો નહીં તરું એટલામાં એના બાપે આવીને કયું નીચું જોતો પાણીમાં કઈક છે બચ્ચા એ તો આમ લાંબી બતકના બચ્ચા અને બચ્ચું ફળ ફળાટ કરતું નીચે પડ્યું પાણીમાં છબાક કરતું હો પાણીમાં અંદર ગયું પછી બહાર આવ્યું પછી તો એ ધીમે ધીમે તરવા લાગ્યું એને તરતા આવડી ગયું પાંખ ફેડાવે પછી તો એ ગાવા લાગ્યું તરવાની મજા ભાઈ તરવાની મજા નાવાની મજા ભાઈ નાવાની મજા ઠંડા ઠંડા પાણી પડવાની મજા પછી એ એની માં સાથે ખાબોચિયા પાસે ગયું ત્યાં પણ એને તરવાની મજા પડી એ તો કેવા ભાઈ વાહ આ તો ખાબોચિયામાં તરી શકાય પછી એ એની મા સાથે નદી પાસે ગયું એ નદીમાં પણ એને તરવાની બહુ મજા પડી એને એના બાપે કહ્યું શાબાશ હવે તને તરતા આવડી ગયું તો બચકના બચકના બચ્ચાએ તરવું તો જોઈએ ભાઈ અને એ બતક તો પછી તરતા શીખી ગયું હો હા મજા પડી ને તો આ હતી બતકના બચ્ચાની વાર્તા ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ આવજો